તો ધૂરદાણી પહોંચ્યો થાય પહોંચવાનું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 જો તમને આવે ના ના ભારતી બાતી પૂછે છે કે કોઈને સુખ આપીએ પછી આપણને અહંકાર આવી જાય કે મેં કોકને સુખ આપ્યું તો એ અહંકારને કારણે કેવી રીતે એમ કે ના ના આવે ના આવેને માટે શું करू ના ના લીધું હોય તેના અહંકાર વધવાનો હોય હા ના લીવા પછી તે બને જ છે તમે કર્તાક નથી ને અંઘા જ તો એનું અહંકાર વધતો જ કારણ કે બેલેન્સ તો હોવું છે એને બદલે કઈક તો મળવું છે બેલેન્સ હોય છે હવે બધે નઈ હવે તો અંદર પ્રગટ થતો જાય સારું કામ થાય છે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 હું કોણ છું બહન થયેલું હોય છે શું નામ તમારું ખરેખર મહેશ પોતે કોણ છે મનુષ્ય અરે મનુષ્ય બોય નું છે યુ આર નોટ ધી ડિઝાઇન ઇઝ યુ આર યુ તમે કોણ છો આપડો આત્મા અંદર નું અંદર નું આત્મા હા એને ઓળખો એજ ભગવાન છે આત્મા ત્યાં સુધી અહિયાં આગળ કે રાત ના પણ ભાગ બતાવનાર ચાલજી તમારા હાથમાં એક થયો જ્ઞાની પુરમા એમને કયા પ્રમાણ ચાલુ તમારું નામ શું છે દાદા વિનોદભાઈ પૂછે છે કે ખરેખર આત્મા જેવું છે કે ખાલી આભાસ જ છે આપડે નામ આપ્યું આત્મા તો પરમાત્મા છે પરમાત્મા તત્વ એક જ છે ને આજે આત્મા વસ્તુ છે ને આત્મા વસ્તુ નથી પરમાત્મા તત્વ એક જ છે ને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 અને ક્રિએટર બે એક જ છે પરા અને પ્રકૃતિ બંને એક જ છે તો પછી આત્મા એમાં આવ્યો નો ક્રિએટર કોણ ક્યાં ગયા પાણી ક્રિએટર કોણ કોણ ક્રિએટર કોઈ ક્રિએટર થયા નહી ક્રિએટર આપડે માનીએ તો મોક્ષ છીએ આપડે બંધ ના માનીએ તો મોક્ષ જ છે ને મોક્ષ જેવી વસ્તુ છે આ મોક્ષ માં બેઠેલા છે તમે એકલા ઉપાડીમાં છો બે કલાક પોતે જેલ માં તો જ છે ને એટલે પોતાના એ જુદા છે રેસ્ટ્રિક્શન જુદા છે બંધન માં છે દાદા એમ કે છે કે એક માણસ જેલ માં હોય જેલ માં બેઠો હોય તો જેલમાં આ ફૂટા છે આ બધા ચિંતા નથી એન્ડ શું કહ્યું આ સંસારમાં કોઈ પણ દુખાડે નહીં મુખ અહી જો મુક્તિ થઈ આ દેહ સાથે પછી મુક્તિ થઈ જાય છે બધું જ છે આ બધું બધા મહાત્મા સાધુ હોય વાત કરી તમારા આત્મા નું કલ્યાણ કરે એમ કે આપડે કે જુદા છે અલ્પ છે આત્મા એમ કે છે મારું માનવું એમ છે કશું કે જુદું પડ્યું પડવાનું બી નથી આપડે પોતે પરમાત્મા છીએ એમ કે છે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 જુદો પડ્યો છે શું કરું એ રીતે દરેક ના માં ફૂલ પકવાન બેઠેલો છે લોકો શું શીખવાશે ભાઈ ભગવાન અંશે ભેગાયા છે એટલે મોટું કોરું હોય ને કાપી ટુકડા કર્યા હોય એવી રીતે અવશ ભેગા છે ભગવાન કરો છો ભગવાન સર્વે છે ખરા ભગવાન દર્શન કર્યા હોય એવા છે કોઈ સાચું કઈ બધા અને સાચા ભગવાન એમની ઉપર કોઈ બીજો ભગવાન છે જ નઈ એની પર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 તમે થઈ ગયા છો હિરજે છો નામ છે એટલે આ કિલાક નહીં આવે છ પરમા પરમાત્મા એવું થશે અમને ગાર બળો છે ને અમને ગાર બળો આપડે નથી જાણતા આપડે ઇગ્નોરન્સ એટલે અજ્ઞાન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 એટલે અજ્ઞાનતા છે ત્યાં સુધી ખબર નથી પણ જાણો એટલે આત્મા નથી ને પરમાત્મા નથી ના જાણ્યું એટલે આત્મા છે અને પરમાત્મા છે નહી તો જાણ્યો આત્મા પરમાત્મા નથી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 ભગવાન ગમે તે કલ્પ કલ્પના થી કરે છે ભગવાન કરીને ખાવા પીવાનું ભલે બીજું ભલે એનું જોઈતું આનંદ મળી જાય ઇન્દ્રિયો આનંદ મળે ને જોયું ને તો સાચો આનંદ આપે ને સાચો આપ માં જાણ્યા પછી આનંદ થાય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 ખબર જ નથી શું છે ગાડી પેલા બીજા લોકો જોઈએ ને પાસે સંતો બધું ખોટું નથી તમને એડસ્ટ થાય તો કોઈ છે આપડે બીજી જગ્યાએ ફરી કાઢવું છતાં એ ભગવાન નું નામ લેવાથી અજ્ઞાન માં આવે છે એ ભગવાન કે લાભ થાય મુસલમાન બધા વૈજ્ઞાનિક રીતે લાભ કેવી રીતે નથી એ સમજે પણ મૂળ જગ્યા પહોંચે ત્યારે જવાબદારી એ પડે આ પોચે બે દુખી થાય અત્યારે તમે કલ્પિત સુખો માં હતો સાસુ સુખ તમે જોયું નથી સાસુ સુખાયા પછી જાય નહીં કલ્પિત દુખા એટલે પૈસા પધલ ઉભા થયા જ કરે અત્યાર સુધી જ્ઞાની ને મળ્યા વગર ભૌતિક સુખિક ખ્યાલ હતો આજે આનંદ હોય શકે એ ખબર જ નથી બધા પ્રશ્નો પૂછાય ખોટો પ્રશ્ન સીધો કરી હતી કે તરફ શું પૂછવા પાડું મને સમજી જઈશ પોઈન્ટ માણસ પૂછો તો માણસ સીધી રીતે ચાલે ને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 મકાન લાગાય વસ્તુ હોય તો રહેતા જતો રહ્યું દાદા એમ કે આ જે મીઠા જે છે જે જૂઠું છે આત્મા અવિનાશી સત્ય છે બે આ બધું સત્ય છે પણ વિનાશી છે શું છે બદલા થોડા વખત નાશ થાય એવું છે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 સાચું એટલે તો મીઠા કેવાય અત્યારે આ ઘડીએ છે ને એને વિનાશ કાલે થાય છે અત્યારે આ ઘડીએ સત્ય એટલે સાચું ના કહેવાય ને સાચું પીસો ના ખાવી કીધું ને વિનાશ જૂઠું બી ના કહેવાય એટલે એટલે જ લોકો સત્ય મીઠા સદ્દો આપ્યા તમને કહું કોઈ છોકરી ઉભી હોય કોઈ ઉઠાઈ જાય પેલા સંતોષ બેઠો મિથ્યા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 એનર્જી પ્રભુ સ્વરૂપ કે સ્વરૂપ બધી જગ્યા એક પૈસા દેખાય છે રસ્તા પર નહીં એનું કારણ છે તમારી અંદર મનોવૃત્તિ કેવી છે એના પર આધાર રાખે ને સૂક્ષ્મદ તમારું અંતરણ કેવું કે તમારી મનોવૃત્તિ કેવી એના પર આધાર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 સત્ય નથી ને આત્મા સત્ય છે એટલે પુરુષ પુરુષ કહેવામાં આવે જે પુરુષ છે પુરુષ સત્ય કે ફોરા ને પ્રકૃતિ મહારાજી જગત ઉત્પન્ન કર્યું એ બધું તો વિનાશી છે એટલે સત્ય કહેવામાં આવે ને કે જે પુરુષ કહેવામાં આવે છે એ તો સત્ય છે ને બ્રહ્મ કે જેને પુરુષ કેવામાં આવે છે એ તો સત્ય છે અને પ્રકૃતિ મિથ્યા છે એ મિથ્યા છે જેનાથી જગત ઉભું છે એ મિથ્યા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 જુઠું હોય ને સાચું લાગે એટલા માટે મીઠ્યા શબ્દ વાપર્યો છે જગત જુદું હોય તમે તમને સાચું લાગે છે જુદું જ નઈ જગત સાંભળો જગત જુદું છે નહિ સાચું છે લોહી બલતો આવે ને તો નથી તમે જયારે તમારા મન ની અંદર હોય તમારા મન મા તરીકે જગત છે સૂક્ષ્મ દેવ છે હવે મન ની એક બાજુ તમે હો ત્યારે તમે જગત ના છો અને બિયોન્ડ મન હો ત્યારે તમે ખુશોર્ટન્ટ તમે મન ની કઈ બાજુ છો એના પર આધાર રાખે છે એમની પણ બે લાખ છે ભાઈ પણ બે લાખ છે એક લાખ હજાર ખબર પડશે આવું કરે દુનિયા અમે કેમ બટા રાતી નથી મીઠ્યા મીઠા છે તો બધું ખોટું લોકોએ ઊધું લઈ લીધું શંકરાચાર્ય ક્યાં કયા છતું લોકોએ લઈ લીધું આપડે તો વડી રાઇફ માં જીવે છે એટલા માટે આપડે પણ રિયલ માઇફર જુદી રીતે પુર્યવસ્થા નો પૂછીશું ગમ કેમ એટલે જગત મીઠા કહી શકો આપણા જવા માટે તો જગત કેવાય કેવાઈટ કે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 સાંભળેલી વાંચેલી વસ્તી આપડે જે છે એને જો વાત કરો ને એમને બધું એવું જ છે તમે કહો છો દુર્યાવસ્થા ને રજૂ ની છે એ લોકો માટે છે બરાબર પણ એને સાથે આવે એને મળ્યા જ કોઈ નઈ કોઈ સંત એવો છે નહી દુનિયા માં સૂર્યાવાસ્તા માં બધી ગ્વા વાતો કરે લોકો બધા સૂર્યાવાસ્થ વાળા પરીક્ષા ની વાત તમે એવા સંત ને ગાળ આપો તો રાઈટ હવે સંતો એવો સંતો નામ કહો કેવો સંત હોય છે એમ કે જે અહિયાં એક સ્વામી યોગાનંદ હતા એ તો હવે લાખો યોગાનંદ હોય ભાઈ કશું હોય ને એ સસ્તી વસ્તુ નથી કે તુર્યા થાય જાય સ્પના માં હોય ક્યાં નથી વાતો કરી શું કયું એમ પૂછે છે કે રમણ માસ્થામાં કોઈ શું કયું આ ભાઈ પૂછે છે કે રામકૃષ્ણ હતા થયેલું નહી વાત થયા તો શું કયું પૂજા કામ હોય પ્રધાન માટે બાજુ જઈ રહ્યા છે રમણ મહર્ષિ બુદ્ધિ છે વસ્તુ જ નથી આ બે જગ્યાએ બુદ્ધિ નથી અહીં બુદ્ધિ નું સામ્ર નથી હાટી હોય ત્યાં પ્રાપ્તિ કરશે સૂર્યાવસ્થા શું કયું અને જ્યાં બુદ્ધિ છે ત્યાં ધર્મ જેવી વસ્તુ જ નથી શું કહ્યું જોઈએ કે આપડે કપડા સુશ કલાક માં કલ્યાણ ભગવાન ભજી નું કામ થશે પછી જવાના છે એમ કે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 પછી પાછું ક્રિએટર બીજું ક્રિએશન કરશે જગત વિનાશ થયેલું જ નથી કોઈ દળે જગત અવિનાશી તત્વો છે અવિનાશી છે ને અવિનાશી ને એનો થાય જ નહીં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 એમ પૂછ્યું છે કે પંચમહાલ બીજા છ તત્વ છે એમાં એક આકાશ આવી ગયો એક ચેતન આઈ ગયું એ બધું એવા કર્યું છે અહીંયા આવતા આવડે આમ મગજ ખરાબ કરી દેખ્યું છે તે મોડું હાથે દેખા કોઈ કોક વાર દેખાય છે દાદા કોક વાર દેખાય છે આ સ્થિતિ ના પણ જાય ત્યાં સુધી આપડે અંદર મન કરી રહ્યું છે સરોજ નું બુદ્ધિ શું કરી રહી છે તે બધી અનુસાર શું કરી રહ્યું એ રીતે વધારે થાય છે બાકી ઝા કરે છેતરા છેતરા રહેલા દાદા કાલે તમે કહ્યું ને કેટલાય આત્મા જુએ છે આંગળી ઊંચી કરો તો બધા આંગળી ઊંચી હું રહી ગયો કાલે તમે કહ્યું ને કે આમાંથી કેટલાય આ કેટલા આત્મા છે તો બધા આંગળી ઊંચી કરી મા હું આંગળી ઊંચી કરવાનું રહી ગયો બઉ થઈ ગયા ખુલાસો રહ્યા બધા મુંબઈ જવું છે લક્ષ્મા રે એ રીતે આપડે બોસ માં જવું છે લક્ષ્મા રહેવું છે બરોબર આપડે લખું છે એવું લક્ષ્મ આપવા નીકળ્યા હવાજુ જવા નીકળ્યા જેટલું જોર કરીએ એટલું આપડે ભેગા થાય તો પ્લેન ઇ માફવું ચાલે ટ્રેન ની માફું ચાલે જેટલું ટ્રેન થી પ્લેન થી જ એટલું આતું બરોબર બધા પ્લેન વાળા જો બધો સુવાળો બઉ થઈ ગયો નું હું કરોર્મલ આવી જાય દાદા તો અંદર ખારાસ રવા જાય ખબર પડે છે નીકળે છે તે ચોક્કસ નીકળી જાય દોર કિલો બધું નીકળી ગયો પૈસા ની વાત થાય તો ગમે બીજી વાત મોડી લાગે જેમાં નફો ના આવે તે બધું એ બધું હવે સાઈડ નું થઈ ગયું સાઈડ સાઈડ નું ફોન ઉપલબ કોમ ઉપલબ્ધ વ્યવહાર કરવા તો પડે જ ને હા અને ફરજીયાત હોય પાછું આપડે ના કહીએ ચાલે દાદાજી રીત જોઈએ એટલે પછી આપડે આપી જઈએ ને એમની રીત જોઈ લીધી એટલે થોડી રહેશે ભાઈ એમ કરતા કથા છે છું ઘટ એક તો ઉકળાટ થતો હોય એમ પાસે આ તો હજાર એક રૂપિયા હજાર ડોલર નું કઈ લાશ તૂટી ગયું હોય ઘરમાં ઘરના બધા મનમાં ઉકળાટ થયા કરતા જયારે